દા ભગવાન ના હસીમ જય જય કારો દા ભગવાન ના હસીમ જય જયકારો દા ભગવાન ના હસીમ જય જયકારો દાદા ભગવાન ના હસીમ જય હસીમ જય જ ભગવાનના હસીમ જય જયાર ભગવાન ના હસીમ જય જયકાર ભગવાન ના હસીમ જય જયકાર દાદા ભગવાન ના હસીમ જય જયકારો તારા ભગવાન ના હસીમ જય જયકારો ભગવાન નાસીમ જય જય કાર ભગવાના સિમ જય જયકારો દા ભગવાન નાસીમ જય જયકારો દાદા ભગવાન સિંમ જય જયકારો ધર્મ સંકટ કેવું ધર્મ સંકટ શું કે છે ધર્મ સંકટ છે ધર્મ ધર્મ સંકટ છે કે ધર્મ સંકટ આવી પડ્યો એ મારા માટે દાદાજી એક એક વિચારણા હતી કે દાદા એ જ્ઞાન આપ્યું એટલે ભગવાન જાગ્રત થયા મંદિર આગ્રહો ને અહીંયા પધારો આજે વાતો કરીયે છે ધજા વર્ષી નો પ્રોગ્રામ છે ત્યાં છે નદીભાઈ બેઠા તો આ મંદિરો બનાવ્યા છે તો જનતા માટે તો જરૂર પડે જ ને બધા જનતા માટે પણ આપણે માટે આપણે અંદર આપણે એવું રાખવાનું કે આપણે જ મંદિર છીએ પરંતુ દાદાએ મંદિર જેમના માટે છે એવા એ જાગતા દેવને ઊંઘતા દેવને જગાડી દીધા બરાબર બહુ નિંદ્રામાં ઘેરી નિંદ્રામાં એમને જગાડ્યા ઢું ડંડોરીને જગાડ્યા ભરતભાઈ આ પદ આપણે પૂરું કરીએ પછી ફક્ત આટલા ધર્મ અને ધજાની વાત કરી જોઈએ આપણે સમજીએ આપણે પોતાના હિત માટે શું હિત કે કલ્યાણકારી હિત કેવું કલ્યાણકારી હિત કલ્યાણકારી હિત એ જ કહેવાય કે એમના નિમિત્તે કોઈનું અકલ્યાણ ન થાય હવે આમાં દાદા ભગવાનને કલ્યાણ શબ્દ ઘણો મોટો થઈ ગયો ટેકનિકલ ને બધો દાદાએ શું કહ્યું કે દુઃખ શબ્દ મૂક્યો એટલા માટે આપણે જે આગળના આયામોથી અને જીવનોમાંથી આવ્યા એ આજે આપણને પ્રત્યક્ષ થાય એ વાંચે દરેકને કારણ કે દાદા એ આપણને દંડોરી ડંડોરીને જગાડ્યા ગજબનું કામ થયું છે નિમિત્ત ખુલ્લું થાય એવું નથી નિમિત્ત તો છે બધા આખું વિશ્વ છે એમના માટેના મંદિરો છે દેરાસરો છે બધું જ છે પરંતુ આ દાદા પોતે પોતાને દંડો રહ્યા કેટલા અવતારોથી આવતા હતા એમાં જ્યારે એમને પચાસ મેં વર્ષે ખુલ્લા કેટલા થયા ખુલ્લા હતા જ તો પણ એ ખુલ્લા થતા હતા છેલ્લું બાકી હશે બધું નીકળી ગયું કે જે આ કાળમાં કામ લાગ્યા આટલી મોટી સંખ્યામાં બધાને એ બન્યું આજે છતાં કાળ અને કાળનો પ્રભાવ છે એટલે આપણે આપણને દેખતા થઈ ગયા અને આપણે કંઈ ભૂતકાળમાં જવાની જરૂર નથી પણ જે આખો ભૂતકાળથી જળીને આવેલું શરીર છે જેને દાદાએ ફાઇલ કહી એ ફાઇલને સમજવા માટે આપણે હવે આસાનીથી આપણી હાઇન્ડ દ્રષ્ટિ કહે છે હાઇન્ડ વિઝન કહે છે હાઇન્ડ એટલે પાછળ નિબૂજ એટલે કે બેગ દ્રષ્ટિથી જોઈ આપણે બેગ જોઈ શકીએ બાકી આખા વિશ્વમાં ગમે તે તો બુદ્ધિશાળી હશે પાછલી દ્રષ્ટિ કોઈને હોતી નથી પાછલી દ્રષ્ટિ ના હોય પાછલી દ્રષ્ટિ એને જ હોય કે એની દ્રષ્ટિ આગળની થઈ ગઈ છે એવું નહીં પરંતુ દ્રષ્ટિ એવી ખુલ્લી ગઈ છે કે એને એ ભૂતકાળ અને ભવિષ્યમાંથી મુક્ત થઈ જાય છે ભૂતકાળ અને ભવિષ્યકાર બંનેમાંથી મુક્તિ પામી અને પોતે પોતાના વર્તમાનતાના આવી જાય છે અને વર્તમાનતામાં ભૂતકાળ પણ હોય છે અને ભવિષ્યકાળ પણ હોય છે પણ ભૂતકાળ કેવી રીતે એ બેક દ્રષ્ટિથી એટલે આપણે પાછું જોઈ શકીએ છીએ આપણું પોતાનું જોવાનું છે એટલે આજે હવે ચાલુ જીવનમાં આપણે એ જોઈ જોઈ અને જે આપણે ભરી રહ્યા છીએ ને એમાં આપણને ક્યાંક ગોથા ના આ કરે તે કરે એ જોઈ અને તરત નીકળી જવું પડે હવે આપણે ના પોષવાય આપણને અને એટલા માટે પછી દાદાએ કહ્યું કે આ તમે તમારું મંદિર જીવતું જાગતું થઈ ગયું છે એને સાચવી જાણવા માટે તમને આ ધર્મની ધજા તમારા શિર ઉપર મૂકી દીધી છે હવે એ શિર ઉપર મૂકી છે પરંતુ આંખો છે આપણને એ આંખો આપણને એ શિર ઉપરની ધજાને સરખી રેવા ના દે બને આ તો બને બને આપણે આપણે સંસારિક જીવનથી એટલા બધા ટેવાઈ ને છીએ કે એ સંસાર ખોટો હોતો જ નથી સમાજ ખોટો હોતો જ નથી સામાજિક જીવન ખોટું હોતું જ નથી પણ કાળના સંદર્ભમાં આજે જે વિચિત્રતા છે કાળની તેમાં આવામાં એક આટલું નાનું ખુલ્લ્યું છે મોંબારું એ આ દાદાનું મંદિર તો એમના મંદિર એમના ભાવમાં ન હતું પણ કુદરતી બન્યું યોગાનુ બન્યું છે આ એટલે આ ક્ષેત્ર બન્યું અને કહે છે કે લોકોના કલ્યાણ માટે બહુ જરૂર છે આ એ વાત છે આ અને એટલા માટે આપણે વ્યવહારમાં પણ બધા જ મંદિરોમાં આ ધજા બદલાવાના પ્રોગ્રામો થાય છે એમાં આજે આ વરસી કહેવાય જૈન દર્શનમાં પણ છે બધા દેશોમાં હોય ધજાઓ બદલે અમુક અમુક અને અહીં આગળ તો બધા આપણે દરેક મહાત્મા આગળ ધર્મની ધજા એ ધર્મ એ મંદિર છે મંદિર જ્યાં સુધી જાગ્રત ના થાય ત્યાં સુધી ધર્મ મંદિર જાગૃત ના હોઈએ એ આપણી આ બે દ્રષ્ટિએ મોટી ધજા છે બે દ્રષ્ટિવાળી એને તમે જોજો શાના માટે કે આપણી બે દ્રષ્ટિમાંથી આપણી દ્રષ્ટિ એવી થઈ જાય કે બે દ્રષ્ટિ ભેગી થઈ અને દિવ્યા ચક્ષુ એટલા બધા ખુલે એટલા બધા પ્રકાશિત થાય આપણને કે જે શ્રીમંદર સ્વામી ભગવાનની ધજા છે ને એની ધજા તમે જોજો તમે હમ આ હોય છે આવી હોય છે અને આમ હોય છે એ વર્તમાનતા સૂચવે છે કૃષ્ણ ભગવાનની ધજા છે આપણે જોઈએ છીએ તો એમાં બે પાંખ્યા હોય છે તમે જોયા એ ધજા જોજો અને શિવજીની એક જ પાંખ્યા હોય છે ધજા ત્રિકોણ હોય છે એમની બધી ત્રિકોણ બળ પણ એ ત્યાં આગળ આગળ ફ્રમમાં એટલે કેવા શું માગે છે આ દ્રષ્ટિ ઉપર જ છે બધું જે મંદિર આ વાત સમજવાની છે અને એમાં કવિરાજના જયારે આ પહેલી આપતા થઈ અને એમને કુદરતી રચનાથી તે જ વખતે થઈ છે આ નફુ હોલમાં ત્યાં આગળ માટુંગામાં જયારે થયું ચંદ્રકાંત શાતાક્રુઝથી એ હોલમાં જતા અને બાંદરા ખાડી થી ત્યાંથી પેલી બાજુ જતા હતા અને ધારા વિશે આવી ગયું દાદા એમને બંને ચેતવી દીધા એ તમને બંને કહ્યું છે કે હવે તમારે કોઈ નવી ઈચ્છા ઉદભવવી ના જોઈએ કાજી રાખજો આટલું મને ભાઈ એને ચેતી દીધા હતા અમે ટેક્સીમાં ચંદક નાઇન્ટી થ્રીમાં ઓપનિંગ થયું નાઇન્ટી સેવન્ટી થ્રી ત્યારે જ પહેલા જ આવેલા હતાભાઈ હાજર હતા કે નહીં મને ખ્યાલ નથી પણ હશે હું મારું છતા હા ચંદ્રકાન ભાઈ બહુ સારો એમને વાણી નીકળી હતી પહેલી આપતા મારી વખતે અને જયારે એ તાર પહેલા તારીખ નક્કી થઈ એ બધું હતું એટલે કવિરાજને થયું દાદાનું આ પહેલી જ કારણ કે દાદા પોતે બોલ્યા નથી ને કોઈને બોલવા માટે કોઈ પોતા છપાયા નથી ને પોતે લખાવડાવ્યું નથી કશું જ કર્યું નથી સમજાયું ને એમને કોઈને પોતાનું નિવેદન આપ્યું જ નથી કશું જ નથી કર્યું એમને જીવી જાણ્યું ખાલી જીવી જ જાણ્યું અને આપણે મહાત્માઓ આટલો મોટો સંઘ થયો એનો વિકાસ થયો એના માટે આપણે આ નિમિત્ત ભાવે આવી રીતે જેને અંશે જેટલે જેટલે અંશે જેની પર જે જે કંઈ પગલ છે આપણું ફાઇલનું એ ફાઇલમાં જેનાથી જે બને એવું નિમિત્ત ભાવે જીવી જાણવું બસ આટલું જ કરવા જેવું છે અને આ વરસીનો પ્રસંગ આપણને તે વખતે જાગ્રત કરે ખરો પણ ત્યારે આપણે જાગતા છીએ તો વધારે સજાગ થઈ જઈએ વધારે સજાગ થઈ જઈએ કે અજીવતા જાગતા છીએ અને આપણી આગળ ધર્મની આગળને આગળ જયા કરે છે એ આપણી નજરો એ હોવું જોઈએ આપણે જ પોતે જતા એટલે વ્યવહારમાં તો બધા ધર્મની ધજા લઈને આગળ ચાલવું જ ને બધા વ્યવહારો કરે છે બધા એ હોય વ્યવહારમાં રહેવાનો જ છે ને વ્યવહાર આવ્યો કંઈથી વ્યવહાર ક્યાંથી આવ્યો એની પાછળ એ કાયમની હાજરી હોય એવું હાજરી મારું કંઈક તત્વ હોવું જોઈએ કે જેથી વ્યવહાર આવે કે નહીં અને વ્યવહાર કયો સતત બદલતો રહેતો સતત બદલતો રહેતો સમજાય છે ને અને સારા વખતમાં કુદરતી જીવનો હતા દ્વારા યુગમાં ત્યારે એ રિવોલ્યુશન એ રીતના હતા વ્યવહારના પણ આખો પલટો સમયનો થયો અને ઇન્ટરનેટ ઇન્ટરનેટનો યુગ આવ્યો એમાં ઇન્ટરનેટ વાળા વ્યવહાર થઈ ગયો આપણો બધા એનો આપણે કુદરતી ઇન્ટરનેટ તો છે જ આપણી પાસે તો પણ આ ઈન્ટરનેટ વાળો વ્યવહાર થઈ ગયો ખરો જ વ્યવહાર થયો છે અમને બહુ સમજાવવા જાય મેં અંદર પહેરતું જ અંદર શું સાહેબ છતાંય જેમ તેમ કરીને જરા ફોનવાળું આટલું આવે છે બસ બાકી ન ફાવે તો આ બધું લે પછી અમારે શું હો થઈ ગયો છે આપણે કારણ કે એમાં રિવોલ્યુશન્સ છે જરા અવરું ચકલ થયું હોય ને આપણું હવે સીધું થયું છે ફ્લાયવ્હીલ શક્તિ છે પોઝિટિવિટી શક્તિ આવી જોઈએ આપણામાં એ બહુ જરૂરી છે એટલે આપણું બુદ્ધિના રિવોલ્યુશન્સ ધીમે ધીમે સમ્યક તથા જવા જોઈએ પોતાને માટે શાના માટે બીજાના માટે નથી સમ્યકતા પહેલી પોતાને ફાયદો કરે છે અને પોતાનું જીવન સરખું કરે છે અને પછી એ જ સમ્યકતા બીજાને એક સુંદર સુખદ કેસ ચંદન હોય છે ને એની સુવાસ એની માટે બધાને આવે છે કારણ કે સુખદ અને સુખદની સુવાસ છે તે એ સુખદને જરાય ઈચ્છા નથી કે હું આ બધાના આવી સરસ સુવાસ આપું એનો સ્વભાવ થઈ ગયો એવું આ નિમિત્ત સ્વભાવ છે આપણો નિમિત્ત અને નિમિત્ત સ્વભાવ છે આ જગતમાં જીવા જીવન ચાલી રહ્યું છે બધે જ્યાં જ્યાં ફરીએ પરદેશ ભારત છે બધે આપણે ફર્યા કરીએ છીએ ત્યારે એ જગત તો નિમિત્ત છે પણ જાણતું નથી નિમિત્ત એ હું નિમિત્ત સ્વરૂપે છે એવું જાણતું નથી અને એટલા માટે એ હુંથી જીવી રહેલો છે એ કુદરતી ભાષામાં નૈમિતિકતાએ કરીને જીવી રહ્યો છે જાણે છે પણ બધું આખું જગત જાણે છે કે હું જીવું છું અને પોતે જીવી અને બીજાને જીવાડે છે કરો અને જીવાડી શકે એ મારી પણ શકે એવું જગતની ભાષા છે જગતની ભાષા છે હું મારી શકું તો તો જીવાડી શકું ને તો ને એમ કે પાછું એટલે આ જગત આજે આ હાલત થઈ છે આપણે આ જગતમાં એનો આ વિસ્તાર થાય છે સાહેબ ધર્મની રજા ચંદ્રકાંત હું જોયા કરું છું કે આખી જાણે ધર્મની રજા માગર હોય ને મને ગાઈડ કરતા કરતી બે દ્રષ્ટિ છે આપડી વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ બે ધર્મની રજા એટલે આપણને એ સરખા રાખે ફાઇલોનો સંભાવ નિકાલ ના થવા દેવા આપણા જ સંજોગો આપણે જ આપણને ના થવા દઈએ એવા તરત જ ધજા ચેતવે આપણને અને એમાં એ પ્રજ્ઞાશક્તિએ કરીને ધજા ચાલે છે સમજાયું કે નહીં એ ધર્મની ધજા કહેવાય છે પ્રજ્ઞાશક્તિ બધી એટલે દાદાજી કહ્યું કે મારે શું થાય રસ્તે ચાલતા બધાને પૈકી ગયું બધું હાથમાં આવી ગયું છે તો કંઈ હવે એમને પોતાને તો પોતાની રીતે મોટા થતાને આવડે નહીં એમને એટલે મારે મૂકી દેવું પડશે મશીન કંઈક એટલે એમને ઇન્ટરનેટનું તો નહીં પણ શું કહીએ તમને સર્વજ્ઞતાનું આખું મશીન મૂકી દીધું પ્રજ્ઞાશક્તિ કારણ સર્વજ્ઞતા શું કહ્યું અને એ જ આપણને આપણા બધા વ્યવહારના પોતાના વ્યક્તિગત જીવનમાં આપણી કારણ સર્વજ્ઞતા ખુલ્લી કરતું જતું જાય સર્વજ્ઞતા એટલે કશું કરી શક્યા નહીં એવી સર્વસત્તાવાળું નૈમિતિકપણું સર્વસત્તાવાળું કારણ કે સર્વસત્તાધીશ એની પોતાની સત્તામાં એવો આવી ગયો એટલે આવું ધીમે ધીમે આવતો જાય દરેકને પોતપોતાની રીતે આવે છે બને જ છે દરેકને બને છે સ્વાદ તો બધાને છે આપણે બોલી નાશી કહી શકીએ બધાને અનુભવ છે આ એવું છે ધર્મનુભાઈ સાહેબ તો હવે આખું પદ પૂરું કરવા જો એટલું સુંદર રચાયું છે આ પદ કવિ રાસ થી અદભુત કરણ ને દંડો બોલો તમે જગ્યા લોતા અંત no wow. મોી લ સુણવી જ પડશે સૈદાન આપણ સુણવી જ પડશે સૈદાન जो जो इतकारी ज्ञानी चरणे भावार्पण आत्यंत उपकारी ज्ञानी चरण भावापण विचारक ने जगत को न से पूज से विचारक ने ओके वर नी मोक्ष वरते હા વાણી પક્ષીયરા ભગવાને પોતાની વાણી આપી નથી આજે જુઓ સંકલન કેટલું અદભુત પ્રકારનું થયું છે આપતા વાણી પહેલીનું તમે જોજો એ કેટલી આપણી છપાઈ પ્રતો પરંતુ એનું સંકલન જોજો તમે જે સમજ્યા છે સિદ્ધાંત ને એમને જોજો એ બધા કે દાદા આટલી આપતા નીકળી પણ પેલા આપો એટલે જ્ઞાન નથી બધા ઓક્સફર્ડ જેવી સંસ્થા વર્લ્ડ પ્રમુખ સંસ્થા ઓક્સફર્ડ લંડનમાં એના મુખિયા કહ્યું જયારે એને આપતા ઇંગ્લિશ નું એનું ટ્રાન્સલેશન જોયું ને એને આવે તો અમે યુરોપી ભાષામાં બધા સમજી શકે એવી રીતે અમે એનું ઈચ્છા થાય છે આજે એ થઈ ગયા લગભગ પંદર વર્ષ એટલે આપણે જાગી તો ગયા છે દંઢો રહી ગયેલા દાદા એ દંડો રહ્યા હતા પણ હવે દાદા તો કે છે હું હવે સરી છે ત્યાં સુધી કામ આપીશ કરીશ કેટલું એટલે હવે તમે મને વર્ગ્યા રહેજો વારગેલા રહેજો એટલે બધું તમારા જોખમમાં હું હંભારી લઈશ તમે ચિંતા ના કરશો એટલે તમે ડર ના રાખશો કોઈ જાતનો કોઈ બાબતનો પણ તમે તમને હંભારી જાણજો શું મને વર્ગેલા રહેશો તો તમેલા થઈ જશો જાઓ અને એના માટે પાછું કહ્યું ખરું કે અત્યાર સુધી આ બિલાડીના બચ્ચા થયા તે મારે બચ્ચાને શરૂઆતમાં ખોરાક લેવા માટે મારે મોઢામાં લઈને લઈ જવું પડતું હતું એટલે મારે એટલું સંભાળીને કાળજી રાખવું પડતું હતું કે મારે કઈ દાંત મારું બંકારું મારે અડી ના જાય એટલે દાંત અડવાઈ ના દેતા બચ્ચાને એવી રીતે એ કેટલી કાળજી રાખતા હશે જાગૃતિ કેવી હશે બિલાડીના બચ્ચા પણ હવે તમને મોટા થઈ ગયા તા કેમ હવે રસ્તો કરજો નહીં હોય તો ખાતરી ભાઈએ મને શીખવાડ્યું છે દિનકરભાઈ શીખવાડ્યું છે એવો તૈયાર કરી દો એમને હવે હવે બચ્યા છે ને તે આગળના બહુ પાવરફુલ હોય છે બચ્યા પડી કરી આખે છે પેલા બે પગનો સપોર્ટ હોય છે અને પછી આ બંને દ્રષ્ટાંત અહિયાં આપણે મૂકેલા છે શું કયું આ દ્રષ્ટાંત કીધા ને બિલાડીના બચ્ચા ને માંદરીના બચ્ચાનું અમે અહિયાં પોર્ડ પર લઈ ને ઉંચકી ઉંચકીને ફર્યા કરીએ છીએ જેથી તમારો આજ્ઞા ધર્મ રક્ષાય આમાં બિલાડી અને બિલાડી બચ્ચું ઉંચકીને ફરે છે એનો એક ચિત્ર છે અને પેલી બાજુ અમે મુક્યું છે વાંદરા जू जन्मु बच्चू मैंने तो अंत वंचात नहीं ताजू मजु जन्मेल बच्चू आज्ञा स्वरूप निश्चितपे विकास पाल आज्ञा धर्म के सूंदर के निश्चिंतपणे ए दादा हाजरी नो सानिध्य नो लाभ आज्ञा धर्म थी मानी सके बच्चों मुकेल આપણી ફાઇલ દાદા વિચારી રહેલા છે કારણ કે જેવું જ ઘટેમ સ્વરૂપે હોય તે જ સ્થુલ સ્વરૂપે હોય પણ એની મર્યાદાઓ છે સમયની પણ સૂક્ષ્મ સ્વરૂપ મર્યાદાઓ નથી હોતી શું કહ્યું એટલે મહાત્માઓ જે આજે જીવી રહ્યા છે આજ્ઞા ધર્મથી શું કહ્યું આજ્ઞાધર્મથી એમને માટે તો ધર્મની ધજા સદાય સદાય રહ્યા કરે છે અને આગળ એને આગળને આગળ દોરતી રહ્યા કરે છે આપણને એટલે નિમિત્ત ભાવે આપણને સતત એ ચેતવણી આપતી રહે છે કે નિમિત્ત સ્વરૂપે જીવી જાણો નિમિત્ત સ્વરૂપે જીવી જાણો નિમિત્ત સ્વરૂપે જીવી જાણો હવે માનતા હતા કે હું શું સ્વરૂપે મારી રીતે નહીં ના છતાંય જેટલું છે શરીરમાં તો રહેવાનું જ છે પરંતુ એ કુદરતી બની જાય એવું જુઓ તમે શું કહ્યું ત્યારે નિમિત્ત ખીલશે બગીચામાં પુષ્પક ખીલે છે તેવી રીતે નિમિત્ત ત્યારે ખીલશે ખીલતું રહેલું છે ચાલ જ છે પ્રોસેસ એને ખીલવા દો અને પાણી મળે છે પાણી કારુણ્ય પાણી આપણે જ આપણાથી આપણી કારુણ્યતા પામતા જઈએ કરુણા એવી વસ્તુ નથી કે આપણાથી કોઈને આપી શકીએ એવી એ આપવા લેવાની ક્રિયાઓવાળી ચીજ જ નથી કરુણા અને કૃપા પણ એવી નથી આ બે એટલા માટે કૃપા કરુણાનું આખું એ છે કૃપા એટલે શરીરથી આપણે બધા એક સાથે છીએ એના માટે હોય અને કારુણ્યતા એ તો સંપૂર્ણ પરિ ગણી પરિણમી રાખી કૃપા કમ્પ્લીટ એ પછી સતત સર્વજ્ઞતાએ કરીને કામ કર્યા કરે સમજયું એટલે આપણા મહાત્માઓનું આ બહુ મોટું સુંદર છે અને આપણે આ વરસી પ્રસંગો આવે છે એ અમને આપણને બહુ જાગ્રત કરે છે અને એમાં પણ જાગૃતિમાં કવિરાજે તો જે પદો મૂક્યા છે જે રજબના મૂક્યા છે એમાં આ સંદેશો મૂકાયો છે દરેક પદમાં જોજો એક એક પદમાં દરમદા પરથી પણ આ એક નિમિત્ત છે ને એમ આપણે જાગ્રત કરે છે બહુ મોટું સમજ્યા એટલે મંદિરો માટે પણ દાદાએ કેટલું કહ્યું આ વિશ્વમાં અને સમાજમાં એવી કોઈ બાબત નથી વાત નથી કે જેના માટે દાદાએ ખુલાસા ના આપ્યા હોય તમે જોજો તમે આને રિસર્ચ કરવાની છે રિસર્ચ આ છે સમાજ અને સમાજના જીવનમાં સામાજિક જીવન જે જે પ્રકારે જેવું જેવું છે બધામાં આ રિસર્ચ બહુ માગે છે એટલા માટે દાદાની અદભુત સર્વગ્રાહી સર્વાંગી એમની વ્યવહાર વિજ્ઞાનને બધી જ રીતે ફોડ આપનારી વિજ્ઞાનના એ સમજ અને એમની વિચારધાર વિચારણા એને પ્રસરવા માટે આપણે ઉત્તમ નિમિત્તો બનવા માટે આપણે સતત આપણા ભાવમાં પુરુષાર્થ હોવો સતત હમ એટલું આજે અમે આપને કહીશું કંઈ જલાવો તાર બીજું કંઈ વાતો કરો કંઈ હોય તો આવે ભરત કંઈ છે વાતો હ પરેશાનંદ સ્વામીજી કંઈ છે કશું બસ ને અમારા આપતા પુત્રો આ એક એક આ જ જ વિચરે છે બધા વિચરી રહેલા છે જુઓ એ બધું જાણે જોવે સમજે બધું જાય બધા જોડે રહે પણ એવા પાક્કા થઈ ગયા છે ને ન્યારા રહ્યા કરે છે પાક્કા નિમિષાનજી તો દર્શન જ નથી આવતા કઈ સંતિ જાય છે ત્યાં તૈયારીમાં છે એમનું આ વ્યવસ્થા તંત્ર એ નિમિત્તનું બહુ સારું છે બહુ મજાનું છે જ્યાં જાય ત્યાં એડવાન્સ સરસ તૈયારી કરે છે કોઈ શિબિર હોય ગમે તે હોય બધું આપણા ત્યાં ટીવીમાં અને આ શિબિરો ગમે ત્યાં કરેલન પૂરી કરે અહિયાં ક્ષેત્રમાં કરે આગળ થાય છે બોલતા નથી આજે કશું એ પંખો ચાલે છે ગમે લાગે થોડું દાદાજી જરા ક્ષોપ હજી થોડા સંકોચ અને ક્ષોભ સાથે આપને નમ્ર પ્રશ્ન પૂછવું આપે કહ્યું કે દાદાજી સૂક્ષ્મ સ્વરૂપે આજે છે આ પ્રશ્નમાં દાદાજીએ એક કહ્યું કે મોક્ષ સુધી આત્મા કોઈને કોઈ દેહમાં રહેલો જ હોય છે સાથે આપે એક વખત કહ્યું હતું કે દેજ પડાવ છે આત્મા માટે એક નિગો અને બીજું સિદ્ધ ક્ષેત્ર તો દાદાજી અત્યારે સૂક્ષ્મ સ્વરૂપે છે એનો અર્થ એક કરીએ કે એ દેહ સાથે આપણી ઓળખ નથી साथे ए ज्यादा सदेह हो पद्म प्रभु के प्रथम चौबीस सीधा ए कर ना थे तीर्थंकर हवा साथ कई दू छ चेतव्या बदले આ વાત બઉ જાહેર ના કરશો લોકોને નહીં સ્વરૂપ થઈ પડશે આજે છે તમારામાં છે આપડા બધામાં છે પરંતુ આપડે એમની જોડે જોડેલા રહીએ બહુ જરૂર નું છે એટલે નું દ્રષ્ટાંત એટલે કે આજ્ઞા દરમિયાન આજ્ઞા હું છું એ ઘણી બધી રીતે સમજાવ્યું એમને જ્યાં સુધી બુદ્ધિથી બધી રીતે એટલે આ કહ્યું કે આજ્ઞાધર્મથી વર્ગી પડજો મને આજ્ઞાધર્મથી તમને બે પ્રમુખ દ્રષ્ટિ આપી દીધી છે મુખ્ય આપી દીધું છે પણ એ બે દ્રષ્ટિથી રહી શકવું એ તમે એને રહેવા દશો કે નહી એ તમારા પર છે એમનું કારણ સર્વજ્ઞા એ કરીને હંમેશા પૂદગલ તો હોવાનું શરીર તો હોવાનું પણ મનુષ્ય જેવો મનુષ્ય છે અને કેવો આટલો વિકાસ પામ્યા છે એવા પુણ્ય દાદા ભગવાન જતા જ નથી કેવી રીતે જઈ શકે અને એ મારો છેલ્લો અનુભવ છે સ્પષ્ટ અનુભવ છે પણ એ કેવો ક્ષણ અનુભવ હતો સુપાર્શ્વ સ્વામીજી મને પૂરું કરવા દો પ્લીઝ આજે અમારી સામે એના પૂર્વ બ્રહ્મ પ્રત્યક્ષ છે તો પછીથી અમારો એમની સાથે કારણ કે આ ભક્તો એ તો ચરમ ચોવીસી ત્રીજા તીર્થે સુપાર્શ્વ સ્વ પ્રભુજી પ્રગટ થશે સુપાર્શ્વ દર્શન દેશના પ્રકાશ છે આ અભૂત માત્મા બોક્ જશે તો હવે પછીના સંબંધોમાં એ સુક્ષ્મતા કેવી હશે એ દાદા હંપી છે ને એ હંપીલા એ ગાલી છે ગાલી અને દાદાનું મોટું ગાળું ગાળાની જોડે ગાલી પછી ખેંચાઈ જાય ખેંચે છે તો પછી અને એને જેવું પણ આપણે દાદા એ કહ્યું છે અવસ્થા તમારી ઉદય છે આવો છે ને એને પેલું આડું પકડી રાખજો પરત જોરથી હા એટલે આજ્ઞા આજ્ઞા બાદરી જેવું આપણું પકડ પકડી રાખજો હા પણ આપણે આડ નાડું સમજે એનો ગાળ થઈ જાય છે વરગી રહેવાનું કોઈ બળ થતા કલાક મારે ભયંકર જોખમ છે બહુ જોખમ છે અને આ જોખમ બધા પાર થઈ થઈ અને એના બારવટીયા થઈ ગયેલા હોય કેવા બે જા સાહેબ ને બે હા બે જા બે જોડે મારે તમને એક જ સવાલ પૂછવાનો છે કે આપણે શુદ્ધ આત્મા કેવી રીતના બની સકીએ જે શુદ્ધ આત્મા છે થયા છે અને તેને દેખાય છે શરીર થી પરંતુ જીવે છે શુદ્ધ આત્માની રીતે એવા તને મળે ઉગાળા થઈ ગેલા શુદ્ધ આત્મા એ તને તારા શુદ્ધ આત્માને ખુલ્લા કરી આપે શુદ્ધ સ્વરૂપ મે મે શુદ્ધ આત્મા આ આત્માને શુદ્ધ કરી આલે મે શુદ્ધ આત્મા બનવા વિચારું ને તો બધા કે શું કહેશ તું આટલો તો સુછે આજુ કેટલો સુધ થવાનો છે લોકો એ શુદ્ધાર્થ આવે છે જો ચડી બેસીશ પાછો જોજે ખુરશી ગયો મોટા થવું છે તારે હા નાના થવા મજા છે સમજી ગયો જા આ તારું નામ શું એમ કેટલીક વખત વિચારતા કેટલીક વખત વિચારતા વિચારતા પ્રશ્ન લખાયેલો છે કેટલી વખતે એટલે વિચારીએ ને એ મારા એક પ્રશ્ન આપડા દીપકાનંદ સ્વામીજી આપ આ વિજ્ઞાન અને એનું સિદ્ધાંત અને એની અદભુત જીવનમાં સમજ આપનારી આખી પોથી એ એમને એમનું જીવાતા જીવનમાં એમની પાસે રહે જેથી જ્યારે ખુલે ને નજર પડે ગમે ત્યાં પાન ઉકાળે તો એમને આવી સંભાળ્યા કરી છે આવી પો કેટલી પોથીઓ થઈ આવી કો પંદરથી વીસ તો થઈ છે જેમને પંદરથી વીસ થઈ ગઈ છે આવી પોથીઓ હા અને એક પોી એવી છે કે કવિરાજના પદો જ રાખ્યા છે એમને એટલે જેમને એ પદોએ જેમને બહુ સહાય આપી હોય એમને સધ્યા બહુ સુંદર નિશ્ચયથી આપ્યો હોય આખા બધા વ્યવહારમાં એવું દરેકે રાખ્યું છે આવા મેં બે પાંચ સાત આ દસ મહાત્માઓને બહેનોને મેં જોઈ લીધી છે એ પુથ્વી રાખનારમાં શું આપતા પુત્રો મય રાખે છે એવી આ સત્સંગ નહીં એટલે એમને આવે ને સત્સંગ આવે ને થાય ને પછી અંદર બધું મશીન ચાલુ જ થાય બધું અને એમાં લખે પૂછી લખે એમાં લખી નાખે એમાં અહીંયા એક એમને લખ્યું છે આજે આજની તારીખમાં એટલે કે ચૌદ ફોર્ટીન નવેમ્બર હમ એમાં છેક ઉપર એવું લખ્યું છે નેવર સ્ટોપ સ્પીકિંગ એન્ડ સ્પીક લાઉડલી ધેટ્સ about that that that's that's what what language language is is for for આપણે શબ્દ થી વાણી નીકળે છે એમાં એને નીકળવા જ દેવી સ્પીકઆઉટ એટલે પણ એમને એવા અર્થમાં લખ્યું છે કે આપણે જ્યાં સમજાના હોય તો પૂછે પૂછ કર્યા જ કરવું પરંતુ સામેનું નિમિત્ત જોઈને પૂછવાનું બધું કાળજી રાખવી એટલું જરૂર શું કે છે બહોત નમે નાદાન એવું ના થઈ જાય આપણે એ વાણીમાં એટલી જાગૃતિની જરૂર ખરી એટલે એમાં આ બીજું લખ્યું છે અલ્ટિમેટલી પહેલાંમાં એવું લખ્યું છે ઓમની આરાધના બહાર લોકોમાં આપણે એમાં ઇનડાયરેક્ટ ડાયરેક્ટ સંબંધ છે ને ઓમની આરાધનામાં ઓમ એટલે પંચ પરમેશ્વી ભગવંતોની આરાધના એટલે આરાધના જો એ પ્રકૃતિ એવા એવી પ્રકૃતિ વિકાસ પામેલી હોય અને એવી ઉન્નતિએ પહોંચેલી પ્રકૃતિઓની આપણી આરાધના કરવાનું એટલે એ પૂદગલના એવા ગુણો આપણામાં આવી જ જાય અને આપણું શરીર એવી રીતે તૈયાર થતું જ જાય એમાં એમાં આપણે કારણથી તો એમાં સમાવિષ્ટ પામી ગયા છીએ પંચ પરમેશ્વીમાં કારણથી કહું છું હા કારણથી પણ પંચપ્રમેશ્રીમાં જે સાધુ પદ આપણને મળે છે એની શરૂઆત છે સાધુ પદમાંથી શરૂઆત થાય નહીં અને આ વિકાસ આગળ વધતો વધતો આગળ આપણે એમાં ઊંડેથી ન થાય સમજાયું ને એટલે આપણા મહાત્માઓમાં છે બધામાં કંઈ નું કંઈ કે આ પદ એ હોય હોય જ છે દરેકને આપણે એ પદને એ એ અર્થમાં શાસ્ત્રના શબ્દના અર્થમાં સમજવાની જરૂર નથી પરંતુ સિદ્ધાંતની ભાષામાં સમજવાની જરૂર છે સિદ્ધાંતની ભાષામાં એટલે આપણે ખોટા એકબીજાને ચડવા ચડાવવામાં એવું જવા પડવાનું હોય નહીં આપણે એકબીજાને સમજવાનું જ હોય ખાલી અને એની આગળ એમને લખ્યું છે અલ્ટિમેટલી કે જે પૂછવા માગે છે કયા વ્યવહારથી ચેતવું જે પ્રાપ્ત થયેલા નિશ્ચયને પણ ફંગોરી શકે તો કે આપણે આપણી હામું પડેલો એવો વ્યવહાર આપણે આગળ આવે તેવો વ્યવહાર એવા વ્યવહારથી ચેતવું એટલે આપણું હિત સાચવી ના શકે આપણો જ વ્યવહાર આપણને એવા વ્યવહારથી ચેતવું જ પરંતુ એની ભેદરેખા ડિમાર્કેખા બહુ જીણી છે બહુ સૂક્ષ્મ છે એ સૂક્ષ્મતામાં અંદર રહેવું પડશે આપણે જાગ્રત સુક્ષ્મતામાં અને સૂક્ષ્મતામાં જાગ્રત રહીએ તો જ આગળ વધશે નહીં તો સ્થૂળ વ્યવહાર સામાજિક વ્યવહાર છે એમાં એમાં ચાલ્યા કરીશું એનો વાંધો એની પ્રગતિ થવાની જ છે દરેક નિયમનાને એ તો છેલ્લી દાદાની પૂરેપૂરી ખાતરી છે એમાં હંડ્રેડ પર્સેન્ટ પણ જરાક એમને ધીમે રહીને જઈએ છીએ આપણે આ બધા ઉતાવર જાય ચાલો ચાલીએ છીએ છે એવું ચાલે થાય બીજું કશું નથી બાકી છેલ્લા સ્ટેશન તો બધાને મળી ગયું છે ટિકિટ મળી ગઈ છે બધું આત્મા છે દરેકને જેને ઉતાવળ છે બધું કરવાની સમજવાની આ એની વાત છે આ તો ખ્યાલ આવ્યો ચેતવાની વાત હવે ચેતવાની વાત તો પ્રજ્ઞા પોતે જ ચેતક શક્તિ છે આખી ચેતક શક્તિ એટલે ચેતના સ્વરૂપે ધ્યાનમાં રાખવાની સત્તા છે એવી એક સત્તા છે પ્રજ્ઞા પ્રજ્ઞા અને સત્તા કેવી છે કે સ્વભાવ સત્તા છે કેવી રીતે કે સર્વજ્ઞતા એ કરીને એટલે એનામાં કારણ સર્વજ્ઞતા કરીને એવી ખુલ્લી થઈ ગઈ છે આપણામાં એ ક્ષાયક સ્વરૂપે કે આપણને પ્રતિથી જેને કહીએ છીએ શ્રદ્ધા કહીએ છીએ વિશ્વાસ બહુ નીચો શબ્દ છે છતાં શ્રદ્ધા કહીએ છીએ પણ છતાં વિશ્વાસ નો અર્થ બહુ સારો છે કેવળ હું શ્રદ્ધાત્મા છું એ પ્રતિ એ શબ્દો નથી ખાલી એ દશા છે અને પ્રાપ્તિ છે આખી પ્રાપ્તિ છે આખી ક્ષાયક આ અને ક્ષાયક પ્રતીતિ એ વિકાસ થતી થતી દ્રષ્ટિમાં આપણામાં સહાયકતા આવતી જતી જાય કે જેથી આપણે જ આપણે શંકા બહારથી ટેવાયેલા હૈયામાં થતાં અંદર પોતે પોતા માટે શંકિત થઈ જઈએ એટલે આપણે ચરણવિધિ દાદાએ વાંચવાની પ્રયોગ સ્વરૂપે ખાસ કહી છે હે દાદા ભગવાન હું આ પ્રભુ બધે સ્વરૂપધારી વગેરે વગેરે છે ને શંકિત વંચિત કે બાળો ન થવું આવું બધું છે ને બધા અને દાદા ભગવાનની આખી વિધિ પોતે ઉપયોગપૂર્વક અક્ષર ઘાના માત્ર રસવાઈ બધા હાથે જોઈ લઈ અમારું માળવા જેટીનું કામ ચાલતું અને અમે માળવા જતા હતા કવિરાજ અમારી સાથે હતા ગાડીમાં મહેન્દ્રભાઈ ગાડી ચલાવે અને તે વખતે એક જગ્યાએ જરા ફ્યુઅલ લેવાનું થયું ગાડી ઊભી રહી પેલી અમારી જૂની હિંમલા ગાડી હતી પેલી પાછળ પેલી હતી રેવી મહેન્દ્ર મને ગમે એટલે પછી આ તો બહુ ભારે પડી જાય ભાઈ આપણને કનુભાઈને જરાક ફોર્ટમાં કામ હતું હું લઈ ગયા કાંઈ લાયા છે તો દાદા લાયા છે હું જોયા આવું આપણે ફાઉન્ટેન મારું કામ છે ને એ સાંજા કોઈ નહીં નહીં ને ને તો સો રૂપિયા ન ટૂડી ગઈ અને તે વખત મારે સો રૂપિયા તો બાપરે રૂપિયા રૂપિયાની કિંમત નથી આ તો ભારે પડી જશે મહેન્દ્રને મેં કહ્યું તે અમારા શાળું છે પાછા એક એ લાયા હતા એવી મોટી ગાડી અને એમને એન્જિન બેસાડી તું શરૂઆત જ હતી હા ડીઝલનું શરૂઆત થતી હતી એટલે મેકેનિકો તૈયાર થઈ ગયા હતા તારે કાઢીને ડીઝલનું ફિટ કરવું અને એને અનુરૂપ આખું બનાવવી સિસ્ટીમ કરવી તારે ક્યારે જ જતા હતા કવિરાજ હતા જોડે શું બેઠા અને તે વખતે માજીના નિમિત્તે જ આ વિધિ છપાઈ ને તારે પ્રિન્ટમાં આવવાની હતી અને જોવાનું તેમ બેઠા એટલે અમે દાદા પાછળ બેઠા હતા કવિરાજ આગળ હતા મહેન્દ્રભાઈ ગાડી ચલાવે હવે આમ ચાલુ ગાડીમાં એ ફ્યુએલ બનાવત આવ્યું ત્યારે પહેલાં જ એક પચીસ વીસ વીસેક મિનિટ પહેલાં આમ તો હું દાદાને વાત કરવા દાદા ઉપયોગમય હતા ઉપયોગમય હતા અને વાત કરવા જાઉં તે ત્યાં ઉપયોગ તે વખતે મારે જાગૃતિ કાચી પડી અમારી એટલે તરત જ હું તરત સમજી ગયું દાદા અને એમને જોયું પછી ત્યાર પછી એમને ધીમે રહી અને પછી ચોપડી કાઢી એટલે બધાને કંઈક ખબર પડે કે દાદાના ઉપયોગને અમે ડિસ્ટર્બ નહીં કરો તમે છે એટલે પછી જોયું એમને ચાલે પંદર વીસ મિનિટ જેટલી ગઈ ને અમારે ફ્યુઅલનો આવે ત્યારે તેમાં એ જોયા જ કરે છતાંય વચમાં એક જગ્યાએ એવું હતું કે દાદા આમ કરવા ગયો ને અને એમના એમનો બધો આખો ઉપયોગ એ ચરણ બીજી આખી વંચાવવામાં બોલો આ એક એટલું હતું અમારા માટે અદભુત દ્રશ્ય હતું આપણે આગળ તો આ કેટલું બધું આવેલું જાય છે કેટલું બધું આવેલું જાય છે એટલે આપણે ખાસ સમજવાનું કે આપણે જ આપણને વાંચવાના જોવાના સમજવાના એમાં બધું બધું જ રીતે આ તો કહે છે કે કવિ છે ને તો જો સરબમાં મારે થોડુંક મારી કડકાઈ જોઈ એને જોવામાં આવી ગયું કે આવું આ તો કે આવા જ્યાંય કે બીજને ભાગી ગયો કહે છે પણ મેં સમજી લીધા કે આ તો પારો પારે એવું છે કે હરબારે અંબારી લેવું પડશે તો એમાં મૂકી દીધું રક્ષણ એ ખીલ્યા કવિરાજ બીજા નથી આ આપણા જો કવિ એ થઈ જાય તો આપણે કોણ બધા દાદા બહે રહેવાનું હતું આટલી વાત સમજી લેજો એટલે કોઈ જગાએ માથું અંદરનું ઉચકવું ના થાય એ જોવાની બહુ જરૂર છે આપણે દરેકે એટલું તો ખાસ જોવું પડશે સમજાયું ને ખાસ જોવું પડશે જેને કોઈ હિંસા કર્યા વગર સંપૂર્ણ સર્વાંગી અહિંસક ભાવથી જે અહંકારની હિંસા કમ્પ્લીટ થઈ ગઈ છે નષ્ટ થઈ ગયો છે એ અરિહંત કહેવાય આ કારણ અરિહંત દાદા ભગવાન એનાથી આપણે પ્રાપ્ત થયા છીએ આ બધું મળવું મુશ્કેલ છે મળવું મુશ્કેલ છે સાહેબ એટલે એને વર્તી જ દાદા ભગવાન એ શરીર નથી પરંતુ અશરીર એ શરીરવાળા હતા એવું શરીર મળ્યું અને શરીરની કન્ટિન્યુઅસ કન્ટિન્યુટી થઈ એવી કન્ટિન્યુટી લિંગ એમને મૂકી દીધી પાછી એ આખી આ કલ્યાણ માર્ગ ચાલી રહ્યો છે આજે સમજ્યું દાદામાં શરૂઆતમાં અમને ચંદ્રકાંતભાઈ અને રસિકભાઈને અમને ક્યાંય થોડા બહુ થોડા માત્માઓ અને જો એવો બહુ રડ્યો બહુ દુઃખ્યો હોય બહુ હોય અને છે કંટાળીને પોતાનું જામ પોતાનું જીવ આત્મહત્યા કરે એના એવું હોય તો એવું હોય ને તો જ મારી પાસે લાવવો પણ એવું આવો તો વાંધો નહીં પણ બનતા સુધી કોઈને વાત ના કરશું એટલે ચંદુભાઈ શાહ દાદા જોડે હતા જીવનમાં એમને એટલે એ એમના એક ભાણો હતો એને આપ્યું કે શુદ્ધાત્મા શુદ્ધાત્મા એને મગજ પર ચડી ગયેલું એટલે દાદા સમજી ગયા ત્યાર પછી બધું કાબી રાખ્યું હતું પછી કહું અને કહે છે આ જગતને પ્રકાશ નથી જરૂર એને તો કેન્ડલ લાઇટ વાળું અંધારું ને ના બહુ અંધારું ને તો કેન્ડલ લાઇટ બહુ તાર કરે અને કેન્ડલ લાઇટમાં કંઈ સારું લાગે એવા છે આ લોકો વા તો આટલું બધું સુધારો થયો છે હે લાઇટ જેવું લાઇટ રાખીને કાં જીવડાના રીતે જ્યાં જોવા તો નથી ગમતો એ તો પ્રકાશ મધ્યકાલીનમાં બધા સંત થયા છે એ પ્રકાશ કંઈ માનવ સમાજમાં થયા છે કોઈ કોઈ બધા બુઝવી ના ખાવાયા છે ખલાસ કરી નાખેલું ભાઈ આ દુનિયામાં તમારું કામ છે નહી તમને જીવવા ના દો અમારું અમારા કામ કેમ કરીએ અંધારાના એટલે અંધારાને પ્રકાશ સમજ્યા છે લોકો દાદા એ કહ્યું આવું પણ પછી જોયું હવે દીવડાઓ થઈ ગયા છે કેટલા બુજાવશો તમે આ વાત સમજો આની પાસે બહુ ગંભીરતા છે સાહેબ હે મારી બેન સાહેબ હોય સાહેબો છો તમે લોકો સર તમે એમને લાગતું મારા સાહેબ છો જો છે આપણે પ્રાપ્ત થયેલા નિશ્ચય ને ફંગોરી નાખ ફંગોરી તો નહીં શકે પણ અલાય ડગમાં ક્યાંય નાખે આપણને અને ઘણી વખત શંકા કુશંકા ઘણું બધું કરી શકે છે હજુ એનામાં બળ છે એ ગમે તેવું તોય આમ તો પૂછડી કપાઈ ગયેલી છે તો કપાઈ ગયેલી પૂછડી કરે એવી છે જીવતું થઈ જાય ને કઈ તો એ થઈ જાય એટલે આ ચોજો છે બહુ હાચવી સાચવીને ચાલજો પગલા મારજો જેમનું ઋણાબંધ હા એટલે નવો સંસાર થોડો ઊભો કરવાનું કારણ થઈ શકે છે બને છે એટલે સ્વચ્છંદ જેવો મહારોગ એના જેવો રોગ નથી સંસારમાં સંસારમાં એ ક્રોનિક રોગ એવો જ ગજબનો છે કે આખા શરીરમાં કેન્સર શું કે બધા રાજરોગો ફેલાવી નાખે એવો છે સ્વચ્છંદ નામનો એ મર્યો છે ખલ્લાસ થયો છે જ્ઞાની પુરુષની કૃપાથી એ કૃપાનું ફળ છે કૃપા ઉતરે છે ભગવાનની ઉતરે છે કૃપા અને એ કોઈ જગા એ માથું ના આવું કોઈ પણ પ્રકારનું એ બહુ ચેત સતત ચેતતા રહ્યો એને થાય કે તરત જ એને દવા આપીને શું કાઢી દેવાનો પછી દીવો દવા પછી જાગે નહીં પાછો એવું કરવું પડે જરા એ બધી પડીકીઓ રાખવી પડે આપણે દવા બવાની બધી આપણે આપણું વૈજ ના બનીએ તો બીજા ક્યાં બનવા કરે દવા પડીકા રાખવા પડે શું કહો છો તમે તમે કરો છો કે નહીં સાચું કહી દો રાખવી પડે છે ને વાપરી રાખો પડીકા હું જોયા કરું છું એમને ત્યા દપકકભાઈએ આધ્યાત્મિક દાયરી દાદાએ જ કહેલું હતું શરૂ શરૂમાં કે તમે તમારા જ તમને હવે અનુભવ થતા જતા જશે તમે એમાં એની નોટ કરતા જજો અને તમને જે અંદર સ્પૂર્ણાઓ થાય બધી શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને વિચારણાની આત્મવિચારણાની બુદ્ધિની સમ્યકતાના પ્રકારની બુદ્ધિના આથી આપણે આપણા જ માટે જાગ્રત થયા તો એવું થશે તો નોટ તો કરતા જજો અને જેમ અનુભવ થાય તેમ જરાક બે ટપકા મારી દેજો જયારે હશે ત્યારે તમને ક્યારે કામ લાગશે એટલે અધ્યાત્મ ડાયરી કે છે શ્રીમદજી પોતે પોતાના વિકાસ માટે આધ્યાત્મિક વિકાસ માટે એક હાથ નોંધ કરીને રાખતા હતા અરુણભાઈ આયા છે કે હા તો કરો અરુણભાઈ સાહેબ છે હા હાથ નોંધ કર્યું છે હાથ નોંધ અને અંબાલાલભાઈ અને એક બે મુક્ષુ એક કાદ એકાદું છે જેમની જે શ્રીમદની વાણી ચાલે લઘુરાજ સ્વામીની અને થાય અને વાણી સાંભળ્યું હોય ને એમને ધારણ થઈ ગયેલી હો આખી કારણ કે એટલા બધા સિન્સિયર ને ડેડિકેટેડ હતા સમર્પણ હતા એ ગજબ નથી એ બધાની દાદા ભગવાને એક તો કેસેટમાં પેલી પંચવતરની કેસેટમાં કહ્યું છે આ ત્રણ પુરુષો શ્રીમદજીને મળેલા જો અમને મળ્યા ને આજે આ કેવા જ્ઞાન ખુલ્લું કરે એવા પુરુષો હતા પણ પછી એ માર્ગની બધી વાત કરી એટલે આપણને બેહાડી દેવા માટે વાત નથી કરી પરંતુ આપણે વધારે જાગ્રત થઈ જઈએ એમાં વધારે જાગ્રત થઈ જઈએ બહુ એટલે મહાત્માઓ માટે એ એનો પ્રસાર બહુ કામમાં લાગશે બધા જાય તો જાગેલા જાગેલા રહે જાગ્રત રહે એ બહુ જરૂરનો છે બહુ જરૂરનું છે એવી જ રીતે મમતા માટે પણ બહુ સુંદર છે કે નાની પુસ્તિકા જેમાં ચંદ્રકાંત બક્ષી જોડેનો આખો ઇન્ટરવ્યૂ છે બાલાજી એ એ જ મમતાનું આવ્યું એ એમનો ઇન્ટરવ્યૂ પાછળ આવ્યો છે હું માનું છું નાની પુસ્તિકા છે એ મમતાની પુસ્તિકા જે દાદા જે એની રમૂજથી એમને એવું સુંદર ગંભીરમાં ગંભીર વિષયને એને રજૂ થયો છે દિનકરભાઈ સાહેબ આપે જોઈ હશે એ પુસ્તકા મમતા અને કહે છે કે જુઓ કેટલી મમતા રાખવાની તમે પૂછવામાં આવ્યું ત્યારે બાઉન્ડ્રી બતાવી મમતા રાખવાની પણ આપણે આ દેહ પૂરતી જ રાખવાની હવે દાદા આવું બોલે એટલે આપણે વિચાર કરતા નથી જઈએ બોલો વિચાર દાદા પછી પૂછે છે દાદા તમે બધું છોડવાનું કપર દુઃખની મમતા રખાવો છો તો કે નાને એવું નહીં હું શું કહેવા માગું છું કે બીજી દેહ સિવાયની બધી મમતાએ ધીમે ધીમે વિદાય આપી દેવાની દેહ સિવાય જો ને આ બત્રીસ નાચ છે કે છે કેટલા આ બત્રીસ રાક્ષસો જેવી પેલી સીતાજીને બાલા ચાલ લઈ ગઈ છે એવી પણ જો જીભ જરાય કચરાય છે કે જરાય કચરાય છે એને કાપવા કરવાના ચાવવાના કાપવાના આ બધા દાંતો એ વ્યવસ્થા કેટલી શું રહેશે અમારે રજનીભાઈ બધા સમજાવે છે ને દાંતનું કઈ ગયા રજનીભાઈ સાહેબ દાંતની વ્યવસ્થા જુઓ કુદરતી રત્ના જુઓ આ વાત કરી છે સમજાયું પણ બહુ સરસ સમજાવ્યું છે એમને આવી પુસ્તિકાઓ બહુ સુંદર નીકળી ગઈ અને આવું છે એટલે આ ચેત સતત ચેતીને ચાલવા જેવો સમય છે સતત અને મહાત્માઓ આ પ્રસંગે આવી જાય બધાનો આનંદ તો ઘણો આવે અને આપણે અહીંથી શક્તિ આપણામાં ચાર્જ થાય છે બધા શું એકબીજાના સહવાસથી કારણ કે આટલી સંખ્યામાં આપણે અહીંયા એના બધા આંદોલન વાઇબ્રેશનો બહુ મોટી સંખ્યામાં આવે એટલે આપણને એનો લાભ મળે છે સમજાયું એકલા અને એકલા બેસી રહીએ તો આપણે એકલા અનેકલા આંદોલનો હોય ને બધા વાઇબ્રેશન મહાત્મ કહ્યું બહુ મોટું કહ્યું એનું અને પછી કવિરાજે ગઈ પણ નાખ્યું એને સતસંગનું બોલો ને અને બોલવાનો તારે जुओ सत्संग महात्म समायुओ सत्संग महातम समाये धर्म धर्म थी जीवता परिणमाये धर्म धर्म थी जीवता परिणमाये अथड़ आव सुना कदिए कोई नियन आव सुना रही आज वाक्य आराधने मिले मोक्ष कही आज वाक्य आराधने मिले मोक्ष रही हो झारे सत्य नोए यारे सत्य नो आग्र चुन लिया यार बीत राग संपूर्ण ओण खाए यारे बीत राग संपूर्ण ओण खाए सत्संग जायंग आहारी आहार करे निरा हारी जाने मात्र आहारी आहार करे हिरा हि जाने मात्र आज वाक्य आरा आज वाक्य आराधने वाली लीदा मात्र खाणू पीणु दादाजी ने पर मात्र ने अर पूर्वेशज छे जाए खाता छे खाता पूर्व सहज सेज थी जाए सत्संग नो आख जगत व्यवस्थित खाली कूए पड़गा आख जगत व्यवस्थित खाली कूए पड़गाज वाक्य आराध ने ज्ञान मोक्ष जपता आज वक्य आराधने ज्ञान मोक्ष जपता हो ओ, ओ, ओ देव कल्पेव पोतेज थी जाये कल्पेव पोतेज जाये आत्म स्थिरता थी अोक्ष परताये आत्म स्थिरता थी अक्ष करताये सत्संग नो महात्म सम जाये सत्संग नो महात्म सम जाये ज्यान याद अवस्था हूँ छो शुद्ध आत्मा याद आवे आवस्था हूँ शुद्ध आत्मा अक्त एक समय शुद्ध चित आमा एक समय शुद्ध चितया पमाये मंत्रकार पूर्ण के છે અંતકાર પૂર્ણ કેવળ જ્ઞાનતાય છે યુવો સત્સંગનું મામ સમજાય છે યુવો સત્સંગનો મામ સમજાય છે संयोगी भी योगने जाये थी जय कृष्ण संयोगी भी ने जानिय थी जय कृष्ण संयोगी भी ने जाये थी जय श्री कृष्ण संयोगी योगने સત્સંગ ના મળે ત્યારે કહીએ સુને સત્સંગ ના મળે ત્યારે કહીએ સુસુ શ્વાસ અમને હવે તા લાય છે ઠારો શ્વાસ શ્વાસ અમને હવે દાદા લાય છે આ તો બપાયેલા बराड़ आय् अठो बपाय यानी बराड़ आय् जु सत्संगो माता म समाय जु सत्संगो माता म जाये धर्म सर्व सैन जीवता परिणमा धर्म सर्व सैन जीवता परिणमा जो सत्संगो સત્સંગનું મહાત્મ તો બધા ધર્મોમાં કયું છે સાંપ્રદાયિક બધા આપણે જે ધર્મો પ્રચલિત છે બધે બહુ જ બહુ વખત અને આ પરમાર્થ સત્સંગ કહેવાય છે કેવો પરમાર્થ જેની જેના હેતુ પરમાર્થ છે જેનો આપણા બધા તમે જોજો અંદરથી પરમાર્થનો આપણે પ્રાપ્ત મન વચન કાયા છે ફાઇલ સ્વરૂપે ફાઇલના જે બધા છે તો દરેક વ્યક્તિગત અનુભવ થયા કરે અને એમાંથી નીકળતા પણ જઈએ આપણે જ્યાં બ્રેક પડેલા હોય ત્યાંથી નીકળીએ પોતે પોતે પરંતુ પરમાર્થ હેતુ છે એ બહુ મોટી વસ્તુ છે હમ પરમાર્થ હેતુ મૂળ વ્યવહાર અરુણજી શું કહેશે શ્રીમદજનું એમનું જીવન જ આવું શ્વાસ જ આમ ધબકતો હતો એમને પરમાત્મા હતા એવી શક્તિઓ હતી અદભુત એમનામાં હીરા મોતી જે બધો એમનો વેપાર હતો પરંતુ એ દ્રષ્ટિ પડતી હતી એવી રીતે અને એમાંથી એમને એક નંગ એટલું કિંમતી હોય એક સોપારી જેવડું નંગ હોય કિંમતી દ્રષ્ટિ પડે અને દરેક ઝવેરીઓની દ્રષ્ટિ પડે એ પૂદગલ આંખ છે એ દ્રષ્ટિ પડવાથી જેવી દ્રષ્ટિ એની કેળવાયેલી એ કેળવાયેલી દ્રષ્ટિકરણને એનું કિંમત મૂકે આટલી છે આટલી છે આટલી દાદા કહે કે મને જુએ બધા કે મને એમની દ્રષ્ટિમાંથી જે મને સમજાયા હોય એ પ્રમાણે કહે કે કાકા છે અમારા શું તો એના માટે કાકાને દ્રષ્ટિથી ઓળખાય અને પરમાત્મા સ્વરૂપે જુએ તો એના માટે પરમાત્મા દ્રષ્ટિથી ઓળખાય દેહદારી પરમાત્મા ઓળખાય અને જ્યારે જ્ઞાની પુરુષને માટે આપણને આપણા નિદિદ્યાસનમાં એવું ફિટ થઈ જાય નિદિદ્યાસન કે અને મહાત્માઓ માટે તો કશું કરવું ના પડ્યું દાદાએ બધું કરાવી દીધું એ સહેજા સહેજ રહેશે બધા એને કે જ્ઞાની પુરુષને વિશે દેહ છે છતાં પરમેશ્વર બુદ્ધિ દેહધારી પરમાત્મા સ્વરૂપે એમને એમના દીદી ધ્યાસનમાં હોય એ બહુ બહુ જરૂરી અને આપણા મહાત્માઓને સહેજાશે બધા આનંદ સાથે છે બધા જુઓ કેવી રીતે ફરે છે બધા સહેજે જ રહ્યા કરે શું દેહધારી પરમાત્ પણ દાદાએ એ શુદ્ધ પ્રેમ અને શુદ્ધ પ્રેમનું મહત્ત્વ ઘણી ઘણી રીતે એમને બહુ કહ્યું નથી એ બાબતે પણ શુ્ધ પ્રેમ શરૂ શરૂમાં અમારા ભાનુભાઈ જેને નિમિત્ત બન્યો વિધિ ચરણવિધિ માટે આજે આપણી સમક્ષ નથી છતાં એ એમના દાદા પડોશી પહેલા સુભાષ ગીવાલાના બે ત્રણ છોકરાઓ અને ચંદ્રકાંતભાઈ અહીંયા તે વખત બહુ બોલાવડાવ્યા પુષ્કર કે શુદ્ધ પ્રેમ ના હોય ને ભરતી ના હોય એવું ખરખું હોય જનની જોડ સખી નહી જડે રેલો જનની જોડ સખી નહી જનની જોડ સખી નહી જડે રેલો એ સરસ છે બહુ મજા બહુ મોટે શ્રીમતી અહીંયા કવિરાત થી જ એ શુદ્ધ પ્રેમ ની વાત છે એટલે મહાત્મા બધાને બીજ તો પડી ગયું છે પાઘર્યું છે બધું જ છે એમાં ધીમે ધીમે એ શુદ્ધ પ્રેમમાં આવી રીતે આપણે સર તમે આઈ ગયા પણ હજુ કલાક બાકી છે દાદાજી અત્યારે છેલ્લો કલાક ત્યાં પંદર મિનિટ પછી પોણા બાર થી પોણા બાર વાગે ત્યાં ત્યાં સુધી ત્યાં પણ અમારી તૈયારી થઈ જાય અને જેથી ત્યાં પણ પદો પદો ગાતા આપણે ધજા ફરકાવશું મહાત્મા તમારે પણ બધું સાધન છે એટલે તમે માથા પર નાખી દે ના છાયડો કર્યો છાયડો કર્યો છે કર્યો છે તાપમાપ લાગતો નથી બીજું દા ભગવાન ના અસીમ જય જય કાર દાદા ભગવાનના અસીમ જય જય કાર દાદા ભગવાનનાસીમ જય જય કાર જય સચ્ચિદિદિદિદિદિદાન